તમ વિદ્યો સાયત્રીજી મહારાણીનો બરાબર જામી સુમનભાઈ જવાતા રહેશે સાગરગધીન ક્યાંરિતને નિયાલાર સારી 43 નંબર હતી બોલ્યા નમ ભલે વજનાલર તમ ચાલ દુનિયા સુધી ફરી આવે એ માધા ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતર માં અપૃતાર્થ પણ મનાતું નથી તેનું શું કારણ છે ભાઈ શિવાનંદ સ્વામી નાના કહેવાય છે કે મોટા એ ખબર નથી જીવન માં છે આ પ્રશ્ન મોટા શિવ પૂછ્યો એ બીજા હતા નાના શિવાન સ્વામી હોય તો ગુણ સ્વામી નથી હવે તો પણ આપણે ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નો નિશ્ચય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કામ ક્રોધ લોભ સ્નેહ માન ઇત્યાદિ જે શત્રુ તેને કરીને જેનું અંતરણ દગ વર્તતું હોય અને તેને નિશ્ચય હોય તો પણ પોતાને નહી મનાતું નથી પડે લાગુ તો બધા પડે લાગુ તો બધા પડે ઉપર નિર્દેશકો દંડ દેવા ને તત્પર રહે જેમ ધર્મ રાજા છે કરીને દંડ દે અને અંત ને વિચારે કરીને દંડ દે તો સામાજિક ક્ષેત્રો નો નાશ થઈ જાય જો અવળા ચાલે અમારી શત્રુ તો એની ઉપર દંડ દેવા માટે પેલા જાણી અને દૈહિક દોષ હોય તો એને એ પ્રમાણે દંડ છે અને માનસિક દોષ હોય તો વિચારે કરીને એવી રીતે મન થઈ જાય પાપી ને મારવા ને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે જેમ ઇન્દ્રિયો કુમારગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંતા કર તો અંતાકરણ ને દંડ દે તેમાં ઇન્દ્રિયો દંડ દેવું અને અંતરે કરીને દંડ દે અંત્ર ઇન્દ્રિયો અખંડ અનુસંધાન હોય ત્યાં જાય અનુસંધાન વિના દંડ નું અનુસંધાન સારું હોય લોન નું કોઈ નથી ના એટલું અનુસંધાન રે પણ ઈ ટાણે તમે એને પૂછો ભાઈ પાણી ગળી નું વાગ્યું હતું ઘણું ગુજરાત ધરાયું છે કે વગર ધરાયું છે એવાનું સુંદર નથી આમાં ઇન્દ્રિયો ને દંડ દેવાનું કયું કચર ચંદ્રાયણ આ દેખું ખરું એમાં કોઈ ચાંદાણી કર્યું હોય એમાં ખુલ્લાતો હોય મેં ચાંદાણી કર્યું એટલે દંડ દેવાઈ ગયો ઇન્દ્ર પડે પણ એને પછી દેહિ ન પણ રસ પરમ દ્રષ્ટવા નિવર્તે અનુસંધાન વિષયો નિવૃત્તિ ના વિવર્તન તેનો ભાવ રોકાઈ છે નાશ પામ નથી વિષયા વિતન કે દેહિ ના આહાર ના લીએ તો ઓછા થાય પણ ઓછા શું થાય રસ અર્ગમ એનો જે સ્વાદ છે એ કઈ નથી ના જો કાઢવો હોય વાસના કાઢવી હોય તો પરમ દ્રષ્ટ હોય એટલે જે પર આત્મા પર એવા જે ભગવાન એનું પૃષ્ટવા પૃષ્ટવા એટલે ઉપાસનમવા દર્શન એ વચમાં આવે તો કરીને રોકાય એમ કહ્યું અને નો કયા પણ એટલા જો વ્યા જ્યાં એમ ન માનવ ઇન્દ્રિય સુષ્યમ દે સુકાઈ જાય ખરા તમને ખબર હોય ઉનાળો આવવા જાય વરસાદ થતા હોય ને એનું કોઈ પાણી પવા જાય ઉનાળામાં ડેમ તો નીચું હોય તો ચામડા જેવું દેખાય એમ કોઈ ખરું અને એક વર્ષો જ્યાં પડ્યો ઉનાળામાં એમાં આપડા કસ્ટર ચામડા આપડે કરીએ મારા મજા નથી અને તેમ ઇન્દ્રિયો કુમાર કે ચાલે તો ઇન્દ્રિયોને તંડે આપડે કરી જાગૃત માં ખંડ વિચાર આવે હું કોણ છું શું કરું છું કરવું જોઈએ અખંડ રહેવો વિચાર કરી લઈ સ્વામી નારાયણ પછી તો એક પાણી નો ઘરો ઢોળી જાય બીજે ત્રીજે દિવસે ઢોળી ધરો ભરે પાણી નો ફૂટ આંગળી જેવી અખંડ પાણી ધરો ભરાય જાય અખંડ ના હોય તો હું નુકશાન ની ખબર અખંડ ના હોય દંડ દીધો હોય અને થોડીક વાર વિચાર કરી દંડ દીધો પછી જયારે ના હોય ત્યારે એ બધું ઓલું આગળ કરેલો ગયું એમ દંડ દીધો ત્યાં સુધી અખંડ જાગૃતિ પણ આ વિચાર નો જૂનો છો એટલે વિચાર નહી કરે જૂના ને નક્કી મનાય ગયું કે આપડે બરાબર થઈશું પછી બીજો વિચાર નહી કરવા અને એને કાયમ ની વિચારધારા પોતા ઓછો હોય ને એને એટલી વધે જેવી રીતે નીચા ને જોઈ ને શાંતિ મેળવતો હોય એ વધુ જેવી રીતે એને ખબર ન પડે કોણ છીએ અને આપનારા પૈસા ના માર્ગ તમે ધર્યું છે સોદો પચાસ હજાર મળે તો હડ એમાં તમને બે લાખ મળી ગયા આ મુખ્ય માર્ગ એવો છે આ કાયમ મહારાજ કે વિચાર અખંડ જઈ તો ચાલે જો અખંડ નથી ને પાણીનો ઘરો પાછું તમે બે ત્રણ દિવસે જાઓ પાણી ઢોળું છે તો પી આવું મત આપણે મોટામાં મોટી ગફ છે એ ભગવાન ના માર્ગ ચાલુ અખંડ ધારા થાય જો અખંડ ધારા હોય તો આની આ બે મૃત થઈ જાય જોવાનું મળે નહી દુનિયા આખી ભ્રષ્ટ થઈ ગયું પણ કલ્યાણ ભ્રષ્ટ થતું નથી તેને જેને જોઈએ તેને કઠણ મળે એ તો રહેવાનું પણ કલ્યાણ ના થાય માં લોક સંબંધ માં છે ગુરુ અને શિષ્ય એ કલ્યાણ ના સંબંધ માં નથી કલ્યાણ ના સંબંધમાં ગુરુ નો ટેકો મળે છે શિષ્ય ને શિષ્ય ને ગુરુ નો ટેકો કે ભગવાન જવું છે એમાં કઈ આવતી હોય તો ગુરુ ને પૂછવાનું થાય તું અમારો ચલો કહેવાય તું અમારો ગુરુ કહેવાય હું કઈ ગુરુ શિષ્ય વાતા શિમાલી માં કઈ આ પાછું આ લોક નું જોડાણ માટે ભેગ થવા દે શિષ્ય પોતાની અનુકૂળતા હોય એટલું જ ગુરુ નું માનવું એથી વધારે કોઈ માનતો હું હતું બે વાર દિવાળી ના થયું જન્મા ન કરી આવો તો આવે હારા મહારા એટલે ગુરુ શિષ્ય થઈ ગયો ને પુરુષિષ નો કેવડો મોટો અર્થ છે ભાઈ પ્રોફેસર તમે તો વિદ્વાન જો પાણી નો ગળો ઢોઈ લાવે પછી બે પાંચ દાડે તોડે વાટ હું પાણી ત્યાં ઢોળી લેવું છું લાગી શકાય રૂપિયા આવું અરે ભાઈ તો જાણી હોય તારા પીવા મકાન જ્યાંથી આવે અને અખંડ પાણી એમ આપણે આ વિચારધારા અખંડ કરવી પડે જેથી કરીએ તે વાંધો મારે તો હાથું કેવું ને કરવું હોય તેથી કરજો અમદાવાદ પણ અખંડ દોષ જે થયો અત્યારે તમે આ ભૂલી જાઓ છો નથી કરતા એમાં દાખલ રહ્યો હજુ વાર થવાથી તો હાવ ખોટો જો ધરીને બેઠો તો ખોટો એટલે હવાડામાં છે એમ નક્કી ભાઈ ગયો ને એમાં પાટીઓ નું કલ્યાણો એને આડા આવતા નથી કાલે આપડે આવ્યો હતો ને કામ કરતા કાલે વાંચતા બાર માં મંગળ દિવસ અમંગળ એને નડતું નથી કેવી મોટી લયા ભગવાન ની અભિચેદ સુદુરાચારો બોલીયું છે અભિચેદ સુદુરાચારો ભજતે સાધુ રેવસ મંતવ્ય સમય વ્યવસ્થિત સંસ્કૃત માં અતિદુરાચાર સુતરામ દુરાચાર જેમો ત્યાંથી ન કરવાના જ કર્યા છે ભલે કર્યા હોય કે ભલે પાછો વયો તો સાધુ રે વસમંત પૂરી થઈ ગઈ આ દેશ કોઈ યાદ નથી કરતો ભગવાન કેટલી ઉદારતા છે કારણ કે સમ્યક વ્યવસ્થિત ઈ સહાર મનુષ્ય દેહ નો જે કર્તવ્ય વ્યવસાય નિશ્ચય આજે પૂરો કર્યો સમ્યક વ્યવસ્થિતો ઈ મનુષ દેહ બી આજ વ્યવસ્થિત આપી એમાં અધમ ઉદાહરણ પધ પાવન એ પાક માં ભગવાન છે છાયા માં જ પડ્યો છું એમ કેવાનું ભવ કઈ ગુનો કરવા એ ક્યાંય ગયા તા એવું નથી હોગાર માતા દેવાની એટલે બાળક ના અપરાધાનું જોવે નહી કોઈ દિવસ શિષ્ય ગમે એટલી ભૂલો કરી પણ પાછો સમ છોકરા ઘણા તમારો હોય ને રમતિયા મારી હોય ને છતાં એ છોકરો જો રડ્યો અને પડી જ ગયો એટલે માતાજી છાતી સરખો ચાપે પણ છાતી સરખો ચાપ ઓ કેવી રીતે રહી શકે તમારી દ્રષ્ટિ એવી અને એવી સૃષ્ટિ છે કે મનુષ્યો પશુ હો પક્ષી હો બધા બરાબર આવ્યો છે તને બોલું ભૂલેનું ને આવો દયાળુ વધવાનું આ ગુરુ અને શિષ્યો આત્મા એ બે ને વચ્ચે કેમ જોડાણ કરવું એ જોડાણ શીખવવા માટે ગુરુ શિષ્યો છે હજી તો ઈશ્વર ને આપણે દેખી શકતા જોડાવી ગુરુ ની આદત કેમ રહેવું આ સાકારી છતાં જીવ મન ધર્યું શું જોડાણ કોઈ ન હોય ગુરુ ની આગળ શિષ્ય કેમ વર્તમ અને બધા મનમાં એને કઈ કર્યું હોય એને ગણાવવા માટે જણાય તેની ઉપર નિર્ભય પણ ગુને અજિપ માને તમે ભૂલો છો આમ છે એ જ ન ભાઈ ભગવાને તો ગુરુ શ્રી માટે રાખ્યા કે એવી તાલીમ તૈયાર થઈ જાવ જેમથી ભગવાન ની હરે પડશે ભગવાન ની સાથે આમ રહેવું પડશે એની તાલીમ છે આ ગુરુ શિષ્ય ત્યારે ગુરુદેવ મહારાજ ના આ તો તાલીમ થવા ને માટી સ્કૂલમાં સૂર્ય કેવો હોય આગળ મારી બરાબર બતાવે ચિત્રો જેવો એમ આ ચિત્ર છે ગુરુ ને શિષ્ય નું બહાર પર અને આત્મા એ બે સંબંધ કેવો જોઈએ એ અહીંયા તૈયાર કરીએ તમે બે આમ મારી આમ મારી શું વાંધો આવ્યો હવે કોઈ ભણતો હશે એ તાલીમ લેતો હશે મનધારી બેટ મારે હવે વિચાર કરજો ગુરુ ચેલા આ તો એવા વર્ણન મળ્યા એવા વર્ણન દરિયા કઈ રાત નો શીખ જોઈ પીવાનો થયો ધર્મ તો ઈશ્વર અને આત્મા એ વચ્ચે કેમ રેવું એ શીખવાની આ તાલીમ છે એમાં ગુરુ શિષ્ય ના ધર્મ હોય છે શિષ્ય કોઈ અધિકાર જ નથી શિષ્ય કરવાનો કેટલા માટે આ સંપ્રદાય પરમાત્મા ની પાસે કેમ રહે શીખવાનું તો આખું ગયું આ તો આ તો બરાબર તને મળ એટલે આપણે જે બધા પછી બીજી ચિંતા ના કરો ધીરે પછી તમે જે શરણું લ્યો અને બધું તેવી બાજુ રાખો નહી હો તો માગે રતી રતી ના જવાબ અમે પડકારા કરી ગયેલા ધંધીમાં બઉ મોટો આખી જિંદગી પાપમય ધંધા કર્યા હોય અને જો વૃત્તિ પલતી ને એટલે એ તો ખોટ થઈ ગયો વા જોવે એનાથી એ નોંધાયો પ્રવૃત્તિવ પ્રવૃત્તિ જેથી તમને વૈરાજ્ય થાય એટલે જગત નો અભાવ ઉદય થાય ભગવાન ની ઉદારતા કેટલી જાય જોશીભાઈ પણ એ ઉદારતાના પાત્ર આપડે બન્યું એનો ઉપયોગ લેવા માંગે છે આવવા માંગે છે આપણી મનની કથા બેઠો પણ તમારા વિચારો માં લુલાઈ ન આવવી જોઈએ જે ભીમની ગદા હોય અને ભીમ ની હોય આ ભગવાન પુરુષોત્તમનારાયણ ની વાત ફેપે માં નાશ થઈ જાય અને પોતાને ભગવાન ના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને ત્યાર પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછો છે સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ દેહ ઇન્દ્રિયો અંતરણ થી અતિશય અસંગી માને આપડે સત્સંગ કરવા જવું છે એટલે એનો અર્થ શું એટલે કઈ અધુરા હોય તો જે બીજે ઠેકાણે તમે જાઓ તો બીજો કેવા શેર કરીને રાખી બનતું હોય ગુરુ ના વચન માં શંકા ન કરાયો એટલે ઓચારો અલે ચલે ચલે એટલે વિચાર જ કોઈ કરવાનો એ સત્સંગ પછી શ્રીજી મહારાજ બોલા છે એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય મહિમા હોય એ સમજાવે અને તે પોતાના આત્મા દેહ ઇન્દ્રિયો અંતર અતિશય અસંગી માને આત્મનિષ્ઠામાં તો આ સમજાવવાનું આવું નથી અને દેહ ઇન્દ્રિય ની ક્રિયાઓ એ પોતાના વિશે ન માની તો પણ પંચ વર્તમાન ના નિયમ લેશ માત્ર ફેરફાર દે નહી જો આવો સમર્થ થયો હોય તો એમાં ફેરફાર અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ જે પુરુષો ભગવાન તેનું દાસ પણ નહિ એમ નહી બ્રહ્મરૂપ હોય તો કેવા હો આમ તો આવા ને અહીંયા બેઠા અનંત્રહ્માન્ડ નું જોવા શીખી જાવ અહીંયા બ્રહ્મરૂપ થાય તો એમને બ્રહ્મરૂપ થાય બધે આવો સમર્થ અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસ પણ મૂકે નહી આવો સમર્થ હોય દાસ અને સ્વામી સેવક ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જયારે પ્રગટ ભગવાન હોય મનુષ્ય લીલા વિસ્તારતા હોય અને તમે દોષ માં શું અને સ્વામી સેવક ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશ ની અતિશય અસંગી સમજ ભગવાન માં કોઈ મનુષ્ય ચરિત્ર દેખાણું આકાશને ને કોઈ ભૂત નો દોષ હડે પૃથ્વી જળ સદાને માટે નિર્લેપ નિર્લેપ નિર્લેપ કહેવાય એની ઉપર જાડું દ્રષ્ટાંતુ દેવાય કે કમળ વત જો એટલાથી વધતું નથી જળ કમળ વત જળ કમળ નું ઈ ઓલા દાંદા હારે ચોઈટું હોય ત્યાં લગ વેલા ની હારે પણ એનાથી વાતો કરીને કોની નિષ્ઠા થી છૂટો પડ્યો ને એ ગમે એવો સાધન નો બળવાન હશે પણ હળી જાય એમ એ નિષ્ઠા માલિકાવવી જોઈએ ભગવાન નું દાસપણ રાખી. અને ઉપાસ કરે એટલે સમીડો અર્થ આસન રહેવું ખરું એક સેકન્ડ કરોડ ગણો ભાગે ભગવાન ભૂલાય ને ઉપાસ થાય નથી ભૂલાતા અને પ્રત્યક્ષ મૂર્તિ છે ભગવાન એને આકાશ ની પેઠે અતિશય અસંગી સમજે નિર્દોષ ભાવ ટકે નહી નહીં જેમ આકાશ છે તે ચાર આકાશ એવો હોવા છતાં આપડે તમે પાંચ દિવસો અને ચાર ભૂત ની જે ક્રિયા આકાશ ની વિશે થાય છે તો પણ આકાશ ને શ્રી કૃષ્ણ નારાયણ સર્વ ક્રિયા નિર્લે પાછું આગળ મોટું કઈ કઈ લાવે છે ત્યાં પ્રત્યક્ષ હા પ્રત્યક્ષ ભગવાન ભૂતે મનુષ્ય દેહધારી થઈ આવ્યા એને આપણે ભગવાન કહીએ છીએ ત્યારે તમારે ભાગવત વાંચો સો આવે છે ને ભગવાન આદર્શ થઈ ગયા અદ્રશ્ય થયા તા ને ગોપિયું ખોળવા નીકળીને શું વાત આવે ખબર શું પગલા થોડાક વધારે હવે છતાં એ તો ઈ ગોપી ને સંકલ્પ થયો આ કામી છે ગોપીઓના ઓખાણ થાય છે ભગવાન જરૂર આ રસ્તે ગયા લાગે કેટલી ઊંડી એટલી ભાવવાળી કલ્પના ભાગવત વખાણ થતા હશે કઈક થાય ઊંડા જરા નક્કી આ નીકળ્યા આ ગોપી પગ છે એના કાંદો ઉપર ચડી ગયેલા છે ડબલ બાર થયો એટલા પગલા ઊંડા છે એટલે ઊંડું પણ એવો વિચાર ન કર્યો કે આ કૃષ્ણ કરતા છે એને આ વસ્તુ છે જ નહીં એ નક્કી હોય તો એમ બોલાય ને આપણે ત્યાં પેલા રેતા હોય તમારું ન થાય ભલે ગુરુ કહેવા પણ પાસ દહી નો નથી લીધી ક્રિયા માં લીધી ક્રિયા પાછી ના બળા માં ને વળી અને એમાં દિવ એને દેખાય ત્યારે એ કરતા થતા આકાશ ની પેટે નિર્લેખ છે એમ અશુભ અશુભ ક્રિયા કરે અને તે ભગવાન જે અસંખ્યા ઐશ્વર્ય એને સમજે આ ભગવાન જીવો ના કલ્યાણ મનુષ્ય જેવા જણાય છે તો પણ અનંતોટી ધામ તે સર્વે સ્વામી છે અને અનંત કોટી એવા જે અક્ષર રૂપ મુક્ત તે સર્વે સ્વામી છે એના ચૂંટેલા પ્રધાનો એનો વડો દેશ ઉલટો ખબર પડી જાહેરાત આવી જવા લુબડા પેરી ના ગામ માં નીકળ્યો જાહેરાત છે પણ એના ભેદ છેટાછા એ જાણ આ માણસ હોય એટલે ભાઈ આ જવા હર કે છે જવા અરે જાણી ને ભગવાન આપણા જેવા થઈ ને આવે આવડા ભરકે નઈ એટલે એટલે મારો એને યોગ થાય મને એ ઓળખે તો એનું કલ્યાણ થાય સંકલ્પ કરે અને ભૂંડું થાય નહીં ત્યારે બીજા હું કહે મોટા પુરુષ હોય તો એટલા કોઈ ભૂંડું ના થવાનું જઈને ક્યાંથી સંકલ્પ કરે એનો બીજો અર્થ લીધો એ ઘણી જ અટપટી વાત છે પણ એની નિશાળા છે પેલી ભગવાન ને ભક્ત એ બે વચ્ચે નક્કી કરવું જોઈએ તરબ્રમ ની નિષ્ઠા થાય આપડે નાના માણસ ઓલ્યા ભગવાન ને એવા માને અને મનુ રેવું પછી બુદ્ધિયો ગમ એને ખરો આગ્રહ વાળો હશે એને ભગવાન બુદ્ધિયોગ આપે છે ભગવાન ના મદદ કરે મહેનત કરતો હોય પોતાને સાધને કઈ થાય એવું નથી આ તો જીવ છોટા દુઃખ થી કરે એ મારા દમણ થકી જાય થોડી ક્ષ શ્રી કૃષ્ણ નારાયણ તે શોભ અશોક સર્વ ક્રિયા ને કરતા થતા આકાશ ની પેટે નિર્લેપ છે એમ જાણે અને તે ભગવાન જે અસંખ્યા ઐશ્વર્ય છે તેને સમજે આ ભગવાન જીવો ના કલ્યાણ મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંત્રહ્માં બધા અને અનંત કોટી એવા જે અક્ષરુપ મુક્ત તે સર્વે સ્વામી છે એવો ભગવાન મહિમા જાણીને તે ભગવાન ને શ્રવણાદિક ભક્તિ દ્રઢ કરી રાખે શ્રવણાદિક ભક્તિ હા આપડે કઈ ભક્તિ ને રાખી નક્કી કર્યું નવધા માંથી પાછળ જ જવાબ દો મે આ ભક્તિ રાખી મે આ ભક્તિ રાખી થોડી થોડી બધા કરતા હોય પણ વધારે હોય મેળવું પડે શાસ્ત્રો નું શ્રવણ કરો એટલે બધું સાંભળવાનું મળે ને એટલા માટે મુખ્ય ભક્તિ પણ આ માળા લઈ ને દહી ગયા એટલે બધું થઈ ગયું શ્રવણ ભાઈ ન થાય અમારે પછી એવી તેવો બધા વખાણ કરે શું ત્યાં મજાનો છાનો માથે પંખો એવો ભગવાન નો મહિમા જાણીને તે ભગવાન ને વિશે શ્રવણાધિક ભક્તિ ને દ્રઢ કરીને રાખે અને તે ભગવાન ના સેવા ચાકરી કરે એવી રીતે જે વર્તે એનો સંપૂર્ણ સત્સંગ કહીએ બધું કરે શ્રવણ ભક્તિ ને ધ્રજ રાખે એ બધી રાખી પછી એમાંથી એમ જાણે સેવા પછી ક્યાં જોડાય તો નહીં ખોટું તમે જવો તો ખરો કામ છે કર્મ નું ફળ બંધન એટલે બંધન થયું સેવા કોઈ કઈ શબ્દો જ બદલી ગયા કામ કર્યું ને એટલે એ બંધન જ થયું સેવામાં તમારી બેઠી ખુશી આવી હોય તો બરાબર બોલો પછી નાના શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછો છે क्यक तो भगवान न, भगवान भक्त ना क्यों समझा श्रीजी महाराज बोल सत धर्म वाला जय को देखे त्यारोके पे देहाभिमा हो શિક્ષા ગ્રહણ કરતા આવડે સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે છે એટલે કામ કયું એટલે બંધન થયું શબ્દ નીકળી જાય નીકળી જાય વાલી બાપ હોય નીકળી જાય અને એ આમાં બધા સમજી નથી એ સેવામાં ઝાડુ વાળવાનું આવી જાય વધુ આવી જાય કામ માં નો ને શાંત નો અવગુણ લે અવગુણ લે માટે જ્યાં સુધી એને દુખાડી ને કહે નહી ત્યાં સુધી મહાત્મા રહે ત્યારે અવગુણ લે ને મહાત્મા ન રહે અને જેને સંત નો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાય કરી શુદ્ધ થવાતું નથી આવ્યું જો અવગુણ આવશે જેમ કોઈક ને ક્ષય રોગ થાય તેને ટાળા નું કોઈ ઔષધ નથી તો નિશ્ચય મરે તેમને સંત નો અવગુણ આવ્યો જાણો એ તો પાંચ દિવસ મોડો લેલો નિશ્ચય અને હાથ પગ નાક આંખ આંગળીઓ એ આદિ જે અંગ તે કપાયા તો પણ એને તો પણ એ મનુષ્યને મુવો કહેવાય નહી અને જયારે ધડ માથું કપાઈ જાય કપાઈ જાય ત્યારે તે મુવો કહેવાય તેમ હરિજન જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું જાણવું અને બીજા વર્તમાન માં કદાચ પણ તે જીવે ખરો ખરો અને જેને સંત નો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગ માંથી જયારે ત્યારે વિમુખ જ થાય એનું માથું મોટી રહેતા હોય ને પછી ભગવાદ આનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હરિજન નો અવગુણ આવ્યો હોય તેને ટાળાનો કોઈ ઉપાય છે કે નથી ત્યારે શ્રીજી મહારાજ બોલે ઉપાય તો છે પણ અતિ કઠણ છે જયારે કોઈ સંત નો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે છે મેં અતિ મોટું પાપ કર્યું જે માટે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાન ના તેનો અવગુણ લીધો એવા વિચાર માંથી અતિશય દાજ અહિયામાં થાય મારે અન્ન પડે નહીઠું છે એ ખબર ન પડે આખા દાજ કેવાય આખી ચિંતમાન ચિંત માં કઈ કેવાય જોયા છુ એ આવડે કારણ કે તરફડે તેમ અતિ વ્યાકુળ થાય અને જયારે એ સંત નો અતિશય ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુખાના હોય તો તેને અતિ દિન થઈને પ્રસન્ન કરે એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો નો અવગુણ આવ્યો હોય તો પણ ટળી જાય અને સત્સંગ પણ વિમુખ ના થાય પણ એ વિના બીજો કોઈ એનો ઉપાય નથી કહેવો એ એક જ ઉપાય છે ઈ વચનામૃતમ એવી રીતે લોયા નું પેહલું વચનામૃતમ લોહા નું પેલું ખબર પડી આવે આ મુમુક્ષો ને ખબર પડી બધાઇ ને એટલે મુમુક્ષો ને ખબર પડી